તૃતીય પરીક્ષિત રાજા એક પ્રશ્ન કર્યો વિદુજી મહાન વૈષ્ણવ છે જેને અંદર થી રંગ લાગ્યો છે એને બહુ કરવાની પણ ઈચ્છા થતી સૌથી મોટું તીર્થ કયું છે સર્વકાળ મનને પવિત્ર રાખે એ જ મોટું તીર્થ મનમાં ખરાબ વિચાર આવે નહી મન પાપ કરે નહીં જે મનને પવિત્ર રાખે છે એ મહાન તીર્થ મારે છે તુલસી જબ મન શુદ્ધ ભયો તબીર તીર ગયો ન ગયો જેને અંદરથી ભક્તિનો રંગ લાગ્યો છે એને બહુ જાત્રામાં ફરવાની ઈચ્છા થતી હોય છે વિદુરજી તો મહાન ભગવત ભક્ત છે એમને ઘર છોડીને જાત્રા કરવાની શી જરૂર છે વિદુરજી જ્યાં બેસી ને નારાયણનું ધ્યાન કરે સ્મરણ કરે પૂજા કરે ભૂમિ તીર્થ થઈ જાય વિદુરજી જાત્રા કરવા કેમ ગયા મૈત્ર ઋષિએ વિદુરજી ને જે ઉપદેશ કર્યો તે સાંભળવાની મને ઈચ્છા સુખદેવજી મહારાજ વર્ણન કરે છે રાજ્રવણ વિદુરજીને ઘર છોડવાની ઈચ્છા નહોતી પાંડવો સાથે બહુ જ અન્યાય કર્યો વિદુજીને તે ગમ્યું સગો ભાઈ પણ મહાપાપ કરે વ્યા મહાપાપ શૌરી એ મહાપાપ છે એનાથી દૂર રહો વૈષ્ણવ કોઈનો પણ તિરસ્કાર કરતા નથી ઉપેક્ષા જરૂર કરે છે મહાપાપીની ઉપેક્ષા કરો તિરસ્કાર ન કરો મહાપાપીથી દૂર રહો મારો ભાઈ બહુ પાપ કરે છે આંખમાં પૈસો આવી જાય તો આ ખોવાટ છતાં માનવ આંધળો થાય ધૃતરાષ્ટ્ર આંધળો છે રાષ્ટ્ર શબ્દનો અર્થ છે સંપત્તિ બીજાનું ધન વગર મહેનતે વગર હકનું જે પચાવે છે એ ધૃતરાષ્ટ્ર જેવો છે વિતરાષ્ટ્રને સમજાવે છે ધૂતરાષ્ટ્ર માનતો નથી એ વિચાર કર્યો કદાચ દુતાના સંઘમાં મારી બુદ્ધિ બગડી જશે હવે ઘરમાં રહેવું નથી ઘરનો ત્યાગ કર્યો છે વિદુની પત્ની સાથે ગંગા કિનારે પર ફૂટી મારાયા છે પતિ પત્નીએ કાર્યક્રમ એવો બનાવ્યો છે મનને એક મિનિટ પણ પાપ કરવાની છૂટ આપતા નથી તમે બધા માલિક છો મન તમારો નોકર છે તમારી પ્રેરણા વિના મન પાપ કરતું નથી મનને સ્વતંત્ર સત્તા નથી મન તો નોકર છે આત્મા માલિક છે આ નોકર બહુ તોફાની છે એને કોઈ સારા કામમાં પરોવી રાખો નહીં તો એ તમને ખાડામાં ઉતાર અને મનને કોઈ પણ સત્કર્મમાં પરો વિ તમે મનને પાપ કરવાની છૂટ આપો છો ત્યારે મન પાપ કરે છે આત્માની પ્રેરણા વિના મન પાપ કરતું નથી મન તમારું છે માનવ કે છે મારું મન બગડ્યું મારું મન બહુ પાપ કરે છે તમારું મન જે પાપ કરે છે તમારી પ્રેરણાથી કરે आत्मा प्रेरणा विना मन पाप करके नही मन तो नौकर छो त मन ने बीजो कोई हाचवी सके नही मन ने तेज हाचववा एक वार मन ने पाप करने छूट आपसो मन फरी मापो पी तो मन ने पाप कर मजा आ मन में पाप घर कर पी आप मन में निकल से नही मन ने हाचव मानव नो जन्म बगड़ेला मन ने सुधार मन ने बीज कोई सुधारी सके नही मन ने तेज सुधारवा मन बीजा कोई ने दखात नहीं मन तमने ज देखाय ગુરુજીએ મનને ભક્તિના નિયમથી બાંધી રાખ્યું મન પાપ કેવી રીતે કરે મનને સત્કર્મમાં સ્થિર કર્યું પછી પત્ની એકાંતમાં ધ્યાન કરે ધ્યાનમાં થાપ લાગે તો પ્રેમથી હરે કૃષ્ણ હરે કૃષ્ણ જપ કરે છે જપ કરતા કરતા પણ છટકી જાય બાલકૃષ્ણની પ્રેમથી પૂજા पूजा मन हटी जाए विदुरी विष्णु सहस नाम पाठ करें पण निमित्त थी मन ने भगवान दूर जवा देशो मन भगवान धी दूर जाए तेरे ज पाप करें मन ने भगवान चरण में राखो चरण मन हटी जाए मन ने भगवान ना नाम में राखो म मन हटी जाय, मन ने भगवान धाम मरा तमारू मन बीजा कोई देखात नहीं तमरु मन तमने ज देखा मन ने तेज आचवे एवं बधो कार्यक्रम बना मन ने एक मिनीट संसार देता है ધ્યાન કરે છે પૂજા કરે છે કીર્તન કરે છે કથા કરે છે અતિશય ભૂખ લાગે ત્યારે સાધુ વાર સાદું ભોજન કરે ખબર પડી મારો ભાઈ વિદુર ગંગા કિનારે પર્ણકુટી માં રહ્યો છે એને ઘરનું કઈ લીધું નથી કદાચ એ ભીખ માગવા જાય તો જગત માં મારું ખોટું દેખાય છે મારો ભાઈ છે દુકાષ્ટ્ર શરમા આવ્યો છે ન કરો ને કહ્યું ગાડીમાં બધું ગાળામાં ભરો અન્ન વસ્ત્ર બિદુરને આપો કોઈ ઠીકવા જાય એને અડચણ પડે દૃતકાષ્ટના સેવકો ગાડામાં બધું ભરીને લઈ આવે છે તમારા ભાઈએ તમને આપ્યું છે પાપી દૃતરાષ્ટ્રનું અન્ન લેવાની બિદુરથી ઈચ્છા નથી विदुर जी ए पत्नी नी परीक्षा करी पत्नी ने कहू मईए मोकलू घर में राखो विदुर पत्नीए कहू आ अन्न पेट मा तो मन बहु बगड़े गंगा किनारे हूं खावा बहु खाधु सतत भक्ति करने छू आ अन्न पेट म जाए तो मन पवित्र रह અન્ન દોષ મનને બગાડ વિદુરજી પત્નીને સમજાવે છે મારી વૃદ્ધાવસ્થા છે હવે હું પ્રવૃત્તિ કરી શકતો નથી પ્રવૃત્તિ કરવાની શક્તિ નથી ને નથી ભૂખ લાગે એટલે તું શું ખાઈશ પ્રભુએ આપ્યું છે ભગવાનને ભોગ ધરીશું કે પવિત્ર થઈ જશે ભોજન કરું વિદુર પત્નીએ કહ્યું અન્ન પેટમાં જાય તો મન બહુ બગડશે પૈસા માટે તમે પ્રવૃત્તિ કરશો જ નહીં ઘણું છે મને સંતોષ છે આખો દિવસ ભક્તિ કરીશું અતિશય ભૂખ લાગે બે ચાર ભાત્રી હું બનાવી ભગવાનને ભોગ ધરીશું આજ સુધી બહુ ખાધું છે ખાવાથી તૃપ્તિ થતી નથી જીવને મનને સમજાવવાથી તૃપ્તિ થાય અતિશય ભૂખ લાગ્યા પછી જે કઈ મળે એ અમૃત કરતા એ લાગે આખો દિવસ ભક્તિ કરી જે કઈ મળે મને સંતોષ છે તમે પૈસા માટે પ્રવૃત્તિ કરશો નહીં બીજું જીને છે મારી પત્ની સ્ત્રી નથી કોઈ સંત જેવું લાગે છે ગ્રહસ્થાશ્રમમાં પત્ની બહુ અનુકૂળ હોય તો ગ્રહસ્થ ધર્મા ભક્તિ કરી શકે છે પત્ની પ્રતિકૂલ હોય તો ઘરમાં ભક્તિ કરવી કઠણ છે પત્ની ધર્મ પત્ની હોય તો ગ્રહસ્થાશ્રમમાં ભક્તિ થાય પત્ની કામ પત્ની હોય તો ગ્રહસ્થાશ્રમમાં ભક્તિ થાય સ્ત્રી કામ પત્ની નથી સ્ત્રી ધર્મપત્ની પત્ની કોઈ સંત છે કેવું બોલે છે આવી લાયક પત્ની મળે તો ગ્રહસ્થાશ્રમમાં ભક્તિ થાય આખો દિવસ લાવ લાવ લાવ કરે આ લાવવાનો છે ક્યાંથી લાવે પાપ કરવું પડે મારી પત્ની સ્ત્રી પછી કોઈ સંત છે એવું લાગે છે દૂતરાષ્ટ્રનું હન નથી કેટલાક લોકો ઘર છોડીને ગંગા કિનારે ભક્તિ કરવાતો તો જાય છે ત્યાં ગયા પછી એમને ઘર બહુ યાદ આવે કેટલાક લોકો ઘરમાં પથ્થર લખે છે એક અથાણાની વરણી મોકલી આપે અરે તારે ખાવું હતું તો ઘર છોડીને અહીંયા આવ્યો છું જેની જરૂરિયાત બહુ જ ઓછી છે એ વધારે પાપ કરતો નથી જરૂરિયાત વધે એટલે પાપ કરવું જ પડે છે જેને સાદુ ભોજન ભાવે છે એ જ ભગવાનની ભક્તિ કરી શકે વિદુર પત્નીએ કહ્યું આખો દિવસ સતત ભક્તિ કરીશું ભૂખ લાગ્યા પછી જે કઈ મળે મને સંતોષ તમે પ્રવૃત્તિ ન કરો વિદુરજીને આનંદ થયો છે પાંડવો વનમાં ભક્તિ કરે છે વિદુરજી હસ્તિના પુરમાં ગંગા કિનારે પર્ણકુટીમાં પત્ની સાથે રહ્યા વનમાસ પરિપૂર્ણ થયો ધર્મ રાજા એ રાજ્યની માગણી કરી દુર્યોધને ના પાડી પાંડવોને યુદ્ધ કરવાની ઈચ્છા નથી શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું છે તમે દુર્યોધન ને સમજાવો યુદ્ધ કરવાથી દેશ દુઃખી થશે માની જાય તો સારું અર્ધુ રાજ અમારું છે અર્ધું રાજ નહીં એક બે કામ આપે તોય મને સંતોષ છે ક્ષત્રિય વીર ભીખ માગવા કેવી રીતે જાય અમે ક્ષત્રિય વીર છીએ અમારું અર્ધું રાજ છે અર્ધુ રાજ નહીં થોડું પણ આપ્યું મારે યુદ્ધ કરવું નથી ભગવાનને કહ્યું છે તમે દુર્યોધનને સમજાવો માની જાય તો સારું છે શ્રી કૃષ્ણ ભગવાન સંધિ કરવા માટે આવવાના છે ધૃતરાષ્ટ્રને ખબર પડવી ધૃતરાષ્ટ્ર વિચાર કરે ભગવાન આવવાના છે એમનું સ્વાગત સારી રીતે કરવું એવી રીતે સ્વાગત કરીશ કે પ્રસન્ન થશે પ્રસન્ન થયા પછી એમને હું સમજાવીશ બે ભાઈઓનો ઝઘડો છે તમારે વચમાં પડવાની શું જરૂર શ્રી કૃષ્ણને સમજાવીને મારા પક્ષમાં હું ખેંચી લઈ છે દ્વારકામાં રાજાધિરાજ શ્રી કૃષ્ણ છપ્પન ભોગનું ભોજન કરે છપ્પન ભોગની સામગ્રી તૈયાર થાય માર્ગમાં ઠીક ઠેકાણે તોરણો છે એવું સ્વાગત કરો કે રાજી થાય સ્વાગતની બહુ તૈયારી થઈ ઘણા સંતો મહાત્માઓ હસ્તિના પુરમાં આવ્યા છે શ્રી કૃષ્ણના દર્શન થશે શ્રી કૃષ્ણની મધુર વાણી અમે સાંભળી વિદુજી સ્નાન કરવા માટે ગંગા કિનારે આજ ગંગા કિનારે સંતોની ભીડ થઈ છે સત્સંગતા કાલે દ્વારકાનાથના દર્શન થશે સાંભળ્યું છે રથમાં વિરાજશે રથમાં વિરાજેલા ભગવાનના અમને દર્શન થશે ગુરુજી પૂછે છે કોણ આવવાનું કે તમને ખબર નથી દ્વારકા છે શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા છે દુર્યોધનને સમજાવવા માટે આવ્યું અમે ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છીએ જીએ તે સાંભળ્યો છે આનંદ મતવું છે